જો મને આટલું બધું દેખાય છે કે સિસ્ટમ ઓટોમેટિકલી સિસ્ટમ આઈડેન્ટિફાયર નેવર એક્ઝાઇટ થાય છે બસ હવે એ વર્કિંગ ધેન યુ અ ધેન યુ ઓલ રીમેમ્બર એસએનએસ યોર વોટેવર યોર ઇન્ટરફરન્સ ઇ ગોઝ વેઇટ યુ શુડ જસ્ટ કમ ઇમિડિયટલી અ જગતમાન ઇતલો બોલેગા જગત સાતનું નામ હોય ને કેટી આશ્રમ જાય ગોરગોબોસ સુવા સુવા ભટીયો ભટીયો મેંભે મારી પોતાની મારો ઈચ્છા પકડાય ને હવે આ ધંધા છે બરોબર પછી આપડે આગળ જતા હોઈએ પછી આપડે આગળ જતા હોઈએ ગરબણી રસ્તા માં પોલીસ એક આવે તો વ્યવહાર પૂરતો આપડે પોલીસ નથી કે જુઓ ગદુક નોંધ કરી દો એટલે એમને કહી દઈએ કે બે હજાર ગયા છે નોંધી દે કે પછી આપડે આપડે જવાનું ઘેર જતા સારા થઈ જાય ત્યારે પછી આપડે મન હોય મન તો હોય જ બધું આપણું મને એવું હોય છે મન કિરી આપણું મને નહીં મન શું કે તમારે દાખલ શું કરીશું મારે રાજી કરી આપે ને નહીં આપે છે મન આપે ને ભોજા મારવા છે આખી રાખ ભોજા મારવા દે એટલે આપડે રસ્તો કરવાનો મન ગેસ થઈ જન્મ થઈ અને આપડે ભલે સુધી ખાસ કરું અને થઈ ઉઠ્યા એટલે પેલા કે જે પાલ માલ કર્યા કરે ના આવું તો દસ મિનિટ માંથી ઉભી આવે એટલે શું થઈ જાય હવાનું ઉઠે તો વાળ પોલીસ વાર કે આમ શું થયું પકડી ગયો છે આપડા અને હાડીપી જે છે ચા પાણી કરજો સાડી ચાર લો તો પેલા નો હજી શિકાર ના મળે તો આઠસો ડોલર થાય છે ને આ વ્યવસ્થિત ઉધાર જઈ ગયા ખેલાઈ જુસા વ્યવસ્થિત એનો સવાલ જે ઉપાડે ની કરે આ બેલા છે સમજી ગયા રે આ બેલા છે બધા બધા હોય જે પણ બહુ લાંબુ થાય આ બેથી સમજી ગયા તમે એટલે એ જો આ એક કેટલા થાય આ આ નો ભલે દે પ્રો જય જય નિયમ નિયમ સુધી બે પાસિલે દે દે પાણી સેકન્ડરી અદે પાણી જે લોકો એમ માને છે હું જ ચલાવું છું એમને આ રીગોઈઝમ કોણ રીગોઈઝમતા એવું કરી રહ્યા છે સમજાવું તમે હા તો અત્યારે આપું ઋણાંગે છે તમારે ચોકડે નામવા બધા ચોપડે નામવાન બંધ છે માસ આઠ એમ કે છે ના સાત તો બહુ ભારે ઋણા તમારે તો બધા ઋણા ખબર નથી દોઢ પાંચ પચીસ હજાર પચાસ હજાર માં તો આ લોકો આપડે સબલ છે તો આપડે સબલ છે તો એ ચોકડા ચોખ્ખા કરતા હોય તો શું કરવું પડે દ્વારા છે ને એને એફઆઈઆર ની ફાઇલ એફઆઈઆર ફાઇલ નંબર વન અને બેન ફાઇલ નંબર ટુ તમારી આપડે છીએ જોડે જાય અથવા જોડે આપડે ચોપડા બંધ આ દુઃખ ના ચોપડા આપડે આપડે ક્ષમતાના કપડા નાખા કેવા દુઃખ ના થાય એવું જીવન રહેવું કેવું અને ઇન્ડિપેન્ડન્ટ ના થાય એ તમારે નિકાલ કરવાનો હવે કિરીટભાઈ કિરીટભાઈ કે છે મારે ખાવ છે રાખો ઈચ્છા થઈ હોય ને આપી દે બરોબર સમજાવ્યું કટાણી નામ હોય ને તો આપી દેવું એટલે ધબાળ નીકળતી રાખો એમને કઈ કઈ ઈચ્છા હોય અને આપણે નોંધા લાયા મોટા એવું આપણું કામ હોવું જોઈએ કોઈના મનમાં ઉપર આપડે દુભા થાય કોઈ શું બધું એટલા ભાઈ નો સંભાવે વિકાસ કરવાનો તમે યાદ ને ને દાખલો આપવો એનો દાખલા આગળ એટલે આપડે દાખલો આપવો એ તમારે ઓફિસ માં જવું છે સરકારી ઓફિસ માં જાવ પણ સરકારી ઓફિસ માં કાગળ આવે તો તમારે બેન ને કહો મારું જમવાનું દેજો પાંચ મિનિટ પછી આવો એટલે આપણે મિનિટ પછી જઈએ ત્યારે પોતે ઘડી ઉતારતા હોય તો વાંચી સજી ગઈ થઈ ગઈ એવું તો આપડા જ્ઞાન થી કોને કોઈ જોઈ નથી એટલે આપણે એમને શું કેવાનું ધજે નથી ને આપડે કરી છે ને ફાઇલ માં સુધારા વિકાસ કરો ફાઈલ ટુકું ને એટલે આપડે એમને કહીએ ધાતરી છે સત્યાવીસ વર્ષી ટેન્શન જોયેલું ટેન્શન નો ટેન્શન નો વીકનેસ ઢોલો મારે ગાળો ભરે મારો આનંદ ના રહે તમે હું તો આટલા આપો તારી સાચી ઢોલ મારે છે એની પાસે વ્યવસ્થિત કારણો છે પેલા જ તમારું કોણ બ્લન્ડર્ણ ઉપર ત્યાં તમે અત્યારે ગાડી હોય અને પોલીસ વાળા કહે ઉભા કેમ આમ ઉઠાવી આવતા ને ભૂલ કરી આ બધી ભૂલો છે તમારી ભગવાન એ ઉપર ભગવાન તમારું સ્વરૂપ છે શું છે એટલે બીજો દાખલો આપવો આવે તમે એક રૂમ માં બેઠા છો રૂમ માં બેઠા છો અને ત્યાં સુધાર્થા સદ આત્મ પર એ જે વાઇફાઇ છેમાં આ કેવો જામાં બેઠા અને બહાર ઉપરાયા પર હવા થાય એટલે તમને શું અંધેરા બ્રહ્માન થી આપડા જ્ઞાન થી દેવો સ્વીક છે ફાઈન આ ઓર જો છે ઓલાયું શું અંધેરો ઓ ફાઈન ફાઈન ઓ ભાઈ લે નથી આવતા બધા ને પૂછાય કેમ નથી આવતા એક એટલે આપણે જોઈએ પચાસ આપીએ હોય ના મારે જતો હોય ત્યારે નથી ને એક નિકાલ થઈ જાય આ કારણ એવો છે કે તમારે કોઈ દુઃખ થાય કે કોઈ વેર બંધ મારું કોઈ નામ જ્યાંથી વાઈફ છે આમ લીલો ઘરે મારા દીકરા હજી હજી પણ ત્યાં સુધી આવ્યું હવે એક સિલેમાલ ગયો આપડી જોઈએ પાડોશ માં પાસે કોઈ નાપ્યા છે એ તમારી ગુમાગુમ થવા મળી ત્યાં આપણે જોડા પૈસા આપીશ નહીં મારો પૈસા વધારે ક્યાં નથી આવ્યો તું મારે પૈ નહીં આવ્યું પૈસા બધું આના પૈસા આપવું પડશે આ કે તું બધો વળતો નથી ક્યાંક સાહેબ તમારે ફાદર સાહેબ મોટા છો પણ મારે ભાવ વધી ગયા એમાં ચાલે નહીં કાંઈ કે તું મને અમારી પાસે કોંગ્રેસના વધારે લેવા નહીં કરાતી નહી પછી અમે સાહેબ જોયું કે દફડાવા દો તે પૈસા લીધા ફેંકું છું વધારે પૈસા તું હજી જોઈએ હજી જોઈએ હું ડો છું તું કેવો હોય તું ભાઈ ત્યારે ભેંક્યા એ તો સર એટલે પછી ચલ્યા એ ચલ્યા શું ઉભો રે કા ક્યાં ઉપમે હું સાહેબ જોઈ લઈશ મેં બી લેખનું નામ આપતો હોય તો આપી દોરેટ છે બિલકુલ છે વાય વાળ બિલકુલ છે આ શું કરવા નું છે ગયા હતા ને કોડી જોતે આવતો હોય છે અને આ હતા હોય છે ને કોડી કોડી નું જાય છે કોડી ને પ્રેસ્યુર કોડી કોડી સેકન્ડ સેકન્ડ કોડી કાળા કરતા નથી જ્યાં સુધી કોડી મળ ન જાય હવે તો આ બંધ કરવા છે કોડી આ હા કીધું શું હે હું તે બે આના પે જા જ છે તમને કોઈ અગ્રી દે છે ને હા પાછી આજ ને આપું છું અત્યારે મકાન આ બધું આ બધું કરું નામ પણ નહોતી અને આપણે શુદ્ધાર્થમાં ચોપડો વધવાનો વધવાનો ચોપડો પેલું આપણે આપણો વિચારો શું લખવાનું જેટલી તમે આજ્ઞા પાડશો એ પછી ત્યાં ગમે છે જેટલી તમે આજ્ઞા પાડશો એટલે જમે શકે શું કરું જે તું મને આશ્ય છો એ તો ગમે જેટલા અહીંયા આ સબ પુસ્તકો છે આપણા પુસ્તકો આત્મા સંબંધમાં બધી કરો એ બધું તમારે જશે આજે હવે નજીકમાં વિધાન છે તો તમારે દેશભાત અવાય છે ને દેશમાં ત્યારે નહીં પણ અહીં આગળ બસો દોલત થતી હોય પણ દર્શન કરી દેવો એને બહુ શક્તિ વધે એકદમ કારણ કે જેટલી વ્યક્તિ એમની છે ને પ્રગટ છે આગળ પાડીયો છે એનો ફરી થોડો મોડો થાય છે બહુરમતી ધરા તો તેવાળો ભૌતિકમાં જોજો તો બહુથીમાં સુફર થાય સુખ અંતરમાં ખવાતે અંતમાં આટલાનો પાગનો સકારિન સુખનો તારણ સુખનો ગામતે એટલે અમે અમારે ઉતલાનો અને આ ઘરે ચલાયલો છે ઘરે ચાલે કે છો નહી જો કે હો જે આવ્યો એટલે હું ઇન્દ્રવન જ છું એમ જે કહેતા હતો અને રિલેટી <laughs> રિલેટિવ ત્યાં સુધી આવ્યું આજે તમે જે દ્રષ્ટિ હતી અને આત્મા માં સુખ છે પરમાનન્ટમાં સુખ છે એ દ્રષ્ટિ બેસી ગયા તમને ચાલો ને એટલે હું કીધું છું એ દ્રષ્ટિ રહેવાસી રહી કરી રીતે ઉડી ગઈ રિલેટીવી પણ જી રહી એટલે તેના જે બહિર્મુક્ત સભાઓ અંતર્મુક્ત થઈ ગયો કેવું થયું અંતર્મુખ થઈ ગયો અંતર્મુખ એટલે એન્ટ્રી ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ નું થઈ ગયું એન્ટ્રી ગવર્મેન્ટ આ ફાઇલો નિકાલ થઈ તો શું ગવર્મેન્ટ શું ગવર્મેન્ટ બે કામ કરવાનું હું સુધાર્થમાં ધ્યાન રાખવાનું અને બાજી ફાઇલો નિકાલ કરવાનો કહી ખાલી આવીને ચા ખોડ ના ખોલતા નીચે નહીં કરવાનું પછી તમે નીચે ની ખબર આવે કે તમે ખરી નહી અમારા માટે હિસાબે મોકલે છે ને એ કોઈ કરતા નથી આપણે કરે છે એ આપણી ભાંતિ છે ને આપડે આપડે વ્યવસ્થિત ભોગન ના વ્યવસ્થિત ના આધારે ખરાબ કરી થાય છે અને સારી થાય છે ભોગનના સ્થાપન થયું આંતરમુખી થયા અને બે બે બે દિવસ મેન્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ હવે આ રાત્રે આ રાતે જયારે કોઈ જાઓ નવ વાગે દસ વાગે અગિયાર વાગે ત્યારે માછા મીઠી ના આ દાદાનું નિર્ધન રહેવું છે ત્યારે પહેલો કાયદો કેવો હતો જૂના જમાનામાં કે તમે જ્ઞાની પાસે જાઓ એટલે પછી તમે ઘરમાં કહી દો કે હું આત્માના કલ્યાણ માટે જાઉં છું અને તમારા મોટા છોકરા દુકાન છો અને હું આત્માના કલ્યાણ માટે જાઉં છું એટલે તમે ચરણ ફરી હતા જ્ઞાની પાસે જ છ હા પાંચ ના પડી રહે આવે એ થાય એવું કર્યા કરતા પણ અહીં તો મારી પાસે પડી રહ્યા છે ને અહીં પડ્યો નહીં તો તમારે ફાયદો મળવાનો કરે ફાયદો આવે તમારે કરે તમારે શું ફાયદો આવે એટલે હું કહ્યું અહીં ના પડી દેજો તો એના માટે તમારે પછી કરવું તો છે ને એટલે સબસીડી રાખો આવે આ નથી થઈ શકાય એમ અમારી પાસે પડી રહે ત્યારે મારી સબસીડી લે કઈ પણ એટલે રાતે જાઓ તો આખે પછી આ દાદા દેખાવા છે તો તમે ધ્યાન કરો ને દેખાશે અને પછી બીમારી બોલાવું સુધાર સુધાર કોઈ દેખાય નાખાયું આપણા ઘર ને હમણાં એટલું આપણા ઘરને હમણાં એટલું સુધાર્થમાં સુધારું બોલા કરવાનું ત્યારે ઊંઘી જવાનું આવી જશે બેનમાં સ્વાસિનમાં ઉદાસ ઊભી જાય ને તે હતો નહીં એમ કચા કરતાં ઉભી રહે ઉભી રહેલો હતો નહીં શું કરે તો હમદે કહ્યું ને દાદા તમે જોઈ અહી મારી પાસે પડી રહેતા હોય તો જેની રહેશે ને તો હવે નિરાશ પ્રાપ્ત કરવા નથી તો આ તમે આ રાતે દેખાડો એટલે તમે સીધી પ્રાપ્ત થઈ અને શું રાત નથી કર રાતે દરરોજ આ રીતે સમજ્યો પછી પાંચ મિનિટ ઊંઘ આવે તો વાંધો નથી એક માણસે આપડે ઊંઘાવે અને જાગ્યા ધરા મુસ્લિમ ધર્મી હોય કોઈ એ બધા ધર્મ રિલેટી ધર્મ નહીં આપડા આપણો રિયલ ધર્મ ચુદ્ધાત્મા નો તો એટલે આત્મધર્મ આપણો આત્મ ધર્મ તો મુસલમાન નહીં આત્મા દેખીએ આપડે કોઈ સપના નહિ આવે કે આપણે સ્વધર્મ નિર્ભય હોય અને પરધર્મ ભય ભાઈ ભાઈ પરધર્મ વિનાશી હોય અને આ વિનાશી હોય સ્વધર્મ બીજું આપેલું છે પછી મારી પાસે જયારે આવતા શું દિવસ આગળ લખજો થાય છે આપેલું છે વાસ્તવિક શું થયું વાસ્તવિક આ બધું વાસ્તવિક શું છે આ પુસ્તક બનાવીએ ત્યારે ભૈરવે ત્યારે દેવ દેખતા બોલતી ઇટ ઇઝ નોટ રે તું આખા ઘર છેતે નો આયા લેતી લેતી લેતી જાય ત્યારે કેમ બોલે તારો ગુડ્ઞાન લેદા ઉકળી છે એવા નહી બસ દેવ દેખનારી ઇતને ઇટ ઇઝ ધેટ કે ન બરોબર આ ધ્યાન બોલાવ છે બધા સપળ બોલ્યો કોમાને મધર ભેગા ના થવા લેંગ્વેજ બોલીએ તારે થાય ને ઓપિનિયન વાણીની ગતિ અને આ જે દેહ ની ગતિ આ ત્રણ ગતિઓ કે છે એ ડિસ્ચાર્જ થયા કરશે બીજી ત્રણ ગતિઓ માટે ચાર થયા કરશે આવતા ભવ્ય ચાર થાય છે આ ભવ ઉઠે છે એટલે ચાર ડિસ્ચાર્જ થયા જ કરશે ખબર મારી પાસે વધુ તારી દિવસ થી પૂછી ગયું જય સત આખો લાભ કર્યો હતો ને જો મોહમદ છે મોહમદ આમે આમે છે મોહમદ કે આ તો બધા લોકો ને આ બધા ને બિલાદ સમાન અહમદ અત્રમ છે આ મોકિદો મોહમદ આપીએ સવા જાય પાણી બધી કરે બે જાગૃતિ રાખવી પડે મારું ના ભૂલી યા હું તમને રોજ યાદ કરું છું હું તો તમને રોજ યાદ કરું છું ઓછું તમને ઓછું દાદા પૂછાય છે આમ શું કામ કરવું જોઈએ મન ની મજબૂતી જોઈ ગે જોઈ ને ચિત ભટક્યા છે ભટકતું ના થાય સારું લાગે ને આ ચીટ બાર ભટક ભે ભટકે નહી એટલા માટે ખ્યાલ છે ગુસ્સા ને કર પૂર્ણિમા આપડે કેવું કે આવું ગુસ્સો ના કરશો પ્રતિકો કરો પશ્ચાદ કરો એવું કેવું બંધ થઈ જશે ધીમે ધીમે બંધ થઈ જશે એકદમ જ ના થાય પેરી લી બંધ થઈ જશે અરે પૂર્ણિમા કેવું ગુસ્સો કરવાનો નથી આગળ નહીં તમારું માન નહી રે કે એવું કેવું બીજા કોઈને કેવું ના પડે આપડે આપડી મેરજ કેવું અને ડિપ્રેશન આવી ગયું હોય તો ખબર થાય જોયું તારે પેલી વાત થઈ સ્ત્રીઓ કરતા પુરુષો ઊંચા ન એવું કેમ રાત્રે બાર વાગે જવાનું હોય તો એક બોલે છે એટલે નબળી છે સ્ત્રીને અબડા કઈ છે એ ચોખ્ખું જતાવે નબળાઈ છે કુદરતી નબળાઈ કુદરતી અમેરિકામાં એવું ના કેવાય અહિયાં તો ઇક્વલિટી છે ઇક્વલિટી વુમન્સ રાઇટ હા પણ એ રાતે બહાર નીકળે એકલી એકલી પોતે શિકાર કરે અમે પુરુષો જ બરકીએ છીએ દરેક ઘીર સુખ ને ફળે છે એ ઝાડ હોય પાન હોય ગમે તેનું ઘી ફળે છે કરે શું ઉપાય નહી છે માટે જો આપણે બધાને સુખ આપીએ તો આપણને સુખ મળે દુઃખ આપીએ તો દુઃખ મળે બધા આપણને દુઃખ આપી જાય તો આપણે હમાન સુખ આપીએ તો આપણને સુખ મળે શું કરે આપણું દુઃખ આપી જાય જમ્યા જવાનું ફરી નહીં આપે જો ફરી ઝીલશો તો પછી આ ફરી પાછું આપી દેજો માટે આપણે ખબર નહીં પડે કે આ કોઈ બે ભરી ગયું નહીં તો આપણે જોઈએ ખરું કોઈ દાદા દીધી નથી કેમ આપી ગયો માટે આગલા ચોપડાનું હોવું જોઈએ એટલે પાછલા ચોપડાનો હિસાબ છે માટે આજે સંભાવ નિકાલ કરીને ખરો કે ભાઈ આ આપણું પચી ગયો બા બીજી પોલ ફીરવાય જ બે આપી ગયો દુઃખ થાય છે આપવું એ પાપ કહેવાય ને હવે જો આપણે સુખ જોયું હોય તો ક્રેડિટ કરાય કરાય કરવું હોય તો સમજાય તો સમજાય માન્યતા થાય નહી બધું સાચું ફળ આવે આપણે ક્યાં જોવા જઈએ એનું ફળ આવે એ આપડે ક્યાં જોવા જઈએ તો આવે છે તે બધી ખબર પડે છે ને આજે આપડે દેવા દેવા ના હોય મટલું તો ઘર આવ્યું એ બોલાવા જવું પડે જવું પડે એમ કે તમારું પૂર ને પાક થી મોટો ચાલતી નથી કેટલી મોટરો મૂકી મૂકીને ગણતરી બાળકો કામ કરે તો આવું જ થાય કે ઘાસ અહિયાં બંધ થઈ જાય તો હું પણ લીધેલી ગવર્મેન્ટ બધાની ચીજ બંધ કરી દીધી બધા ની નહી નથી બંધ કરી માન્યતા બરાબર ઉતરતી નથી માન્યતા છે એમ કે માન્યતા નથી એક્ઝેક્ટ છે એના ઈશ્વર માં પાપ ને પુણ્યત્વે તમારું પાપ અને પુન એ બેન જોર કરે છે પાપ હોય તો દુઃખ ના સહયોગો કરાવો થાય સમજાય ને થોડું સંભાય થોડું દાદા પૈસા ભાઈ બહુ દુખી છે દાદા બહુ પૈસા છે મારો ભાઈ બહુ દુખી છે પૈસા છે પૈસા થી દુઃખ મળે એટલું ભગવાન ની મહેરબાની ભગવાન ની મહેરબાની હશે નઈ ભગવાન ની મહેરબાની ક્યાં રાખવા જાય ના થાય ભગવાન સુખ આપતો નહી સુખ આપતો નથી તમારું વાળ માં પે વાળ વાળ મેં નીચે ઉતરી ને તમે કે તું ચોર ચેર આવે કે આપડે ના સમજતા નથી બીજી એમના બાપુજી ના ત્રણ બેનો એક ભાઈ છે એમાં બે બહેનો ને એને કેમ બધું સુખ આપ્યું અને આટલા બધા પૈસા ને બધું આપ્યું બેને કેમ નહી આપ્યું વધારુંં ટેરકે દેરાપીર દેરાપીર આને ટાક પડી તારી આ એ તો લાગે છે પણ બહુ કોંસારી માં આ તો તમે છે ને બીતો જોયું સાંભળીઓ એટલે કોની સાંભળીને બીતો લોકો દુકાન પર ભાઈ થાય છે આઈ પડું તો મને કેવી રીતે ખબર પડે છે લોકલ બળ પણ કે છે રાધા કેતો ને કે મોરા ઉપર તો નહીં જ છે રાધા કહે છે કે રાધા કે તારે એ ચિડું છે દેવ છે પેલે દેસાવા લાગે છે કે યાર સ્કિલ તો કરા નહી ગોલ મારા છે હમાણે દુઃખ આપવું એમ પાપ છે હમાણે આભડા આદમી છે ઉઠો ગુરુ બોલી ગયા અરુ દાખા તેને પણ દે